નિરંતર હળગ્યા યા જ કરે છે પેટ્રોલ પડ્યા જ કરે છે લાકડા હળગ્યા જ કરે છે એમાં બુજવાની આશા વાકે આ ચાલતી થાય અને ઠંડેકવાર એ આશાકી ખોટી છે आपने, आपने तेरे कहू्या कर लग्न मधे सुपरपुस रहू लगन हो घर मैं बद <iere of treatment language> ઊંડો ઉતરવા જેવું શહેર નહીં આ તો સહેજે ચાલે એવું કેવું આ ગાડીમાં ખાલી એ શું ચલાવે ખાલી ને મનમાં મન ચલો અમે એક નટ નીકળી જાય તો ભૂત થઈ જાય છે જન્મતા પેહલા દૂધ ની કુંડીઓ તૈયાર હોય એ જન્મ થયો હોય બાબા જે પેલા દૂધ ની કુંડીઓ તૈયાર હોય ને જન્મ્યા દૂધ નીકળે એમ તો દૂધ નીકળે નહીં કેવી ધંધા આવે ભાઈ રાખવા હું આવું છું દૂધ ની કુંડીઓ તૈયાર બીજું થયા ડાક્ટર વાળા એ કરનાર તૈયાર બધું ભાઈ વાકા થયા અંદર તો પછી કાપી રે કાઢો પણ અમને તૈયાર લઈ ના જાવ તૈય હોય દોત નહી હોય ગોઠવ્યા નહીં જરૂર નથી કુદરતી છે વસ્તુ ના પણ જોઈએ ને પણ દોત નો ભૂલી ગયા છે કુદરત ને જરૂર નહી લાગી હોય દાદા કુદરત ને જરૂર ના લાગી હશે બધકું બનશે પછી ત્યાં દાણા ખાતા થાય એટલે વર્ડ વાર વર્ષ પછી દાતા આવશે બરોબર છે ને કઈ સુંદર બધે નહી નહી બધું બધું તારી નો દવાજો તારી દવા તો પાવી પડે ને કડી દવા મફી નઈ રોગ અઘાત કઈ બોભ કરી પછી બેલે નાક ડરાય નઈ તો એને ફૂ કયું ફુગાળો મારે માડા વાટમા માર્યા મોસમબી નો હતોબી ન છે ના પેલા નારંગી આવતી નહીરંગીઠા નું કાઢ્યું ના મારે ચમચી લઈ લોત છે જ નહી નાક હિત કરે તો સાચી હતી બિઝનેસ અરેન્જમેન્ટ છે બિઝનેસમેન્ટ પછી પોતા પણ માની દે કરવાનું ખરું પોતા પણ હું ખાલી હાય હાય હાય હાય હાય હાય ન સિલ્વર જ્યુબેલી ઉજવી એમાં સિલ્વર ઉજવી નથી પછી ગોલ્ડન જ્યુબેલી ઉજવી ડાયમંડ કરી પંચોતેર હજાર થયાળી પંચોતેર હજાર થયા મારે એને શું કરવાજો ઓછો થાય રીતે એક ઉજવે ને ત્યાં તમારા એ પંચોતેર હતી દેશ માં તો ભારે પડી જાય ને એક વાર તો આમ પચી ત્રીસ હજાર નો ખર્ચવાનો હોય અને પછી પોણા લાખ રૂપિયા ભારે પડી જાય ને દેશમાં સોય પાછો લાકડા મજા આવી કે બારી મૂકે તે સમજી ગયે મરી જાય But I might so so ask, which is the best way to dispose of <cat pues entworking> yeah, she... the th really? sort of kind of body of Christians? This question is... What is it? What is it? What is it? What is it? This question is, if you die, you will dispose of the body of the body. The body of the body. The body of the body. What is it? ના મળે તો ઇલેક્ટ્રિસિટી થી લાકડા શું કરવું વાંધો નઈ ઇલેક્ટ્રિસિટી જાય दा, નોડી હા શેઠિયા નવ નો માર ના મેલ બદલા માલ નાખતે તમે તો ચાલ્યા નાના ઉભા રહ્યા કે મળી જાય દીકરો થઈ ને આવે ને વ્યાર હોય તે દીકરો થઈ ને આવે બેકરો વ્યાર હોય તો છોકરો થઈ ને આવે વ્યારથી હિસાબ બંધાય અને સાબંધાયમ થાય પછી આપે કયા ભાવ બેસે છે મનમાં એમ લાગે છે ત્યાંથી બિલીપ બેસી ગઈ એ જનતા પડેલો છે એવું લાગ્યા જ્ઞાન ના આધારે मनुष मिली श्रद्धा तो जागृति पूर्वकृति हूँ चिमन भाई छू है દાદા ના પગ અસર રાખજો એવું થવાનું હોય ને અને ભાવના એવી થાય ને તૈયારી ઉડાઈ માપતી પેલા બને એમ કે તમે ભૂલી ગયા તો અહી પબ્લિક જાણી ગઈ દરિયા નું લઈ માપી એ બે ના બને કબૂલ ક્યારે કરેન્ડ ઓપન હોય તમે કહો છોકરા કબૂલ કરે તારું માય નું ચેક મારી માબૂલ કરે છે મારી માય કબૂલ કરે છે બધું કબૂલ કરે રાખવા જે શ્રદ્ધા તો આવવી જોઈએ મારી પાસે છ મહિના આવતી જ નહીં પણ આ ટિકિટ ની પાસે ગુંદર ચોડો તો ચોટ છે એની તુંદર વગર શું ચોટેશ મારી પાસે છ મહિના સદ્ધા બરોબર મને કલાકે આવતી જ નહીં આટા રાખો છો શ્રદ્ધા વડે તો શ્રદ્ધા તમને હું ઢપકો આપું વળું તો તમને શ્રદ્ધા આવી જોઈએ એ સાચી વાત સાચું જ્ઞાન તે જ કેવાય શું એ કઈ મારી નાખે તો હો મારી નાખે તો શ્રદ્ધા ના જાય એ સાચું જેની પર અનન્ય શ્રદ્ધા થાય તે તે રૂપ થાય એટલે મારી પર અનન્ય શ્રદ્ધા થઈ પર અનન્ય શ્રદ્ધા થઈ એ બઉ મુશ્કેલ વસ્તુ છે બીજી બધી અડચણ બહુ ને સંસાર ની પણ આપડે પ્રયત્ન કરીએ તો થઈ જાય નય કરીએ મારે અનન્ય શ્રદ્ધા કરી દે છે થઈ મીનુ કઈ કહે છે એને છે અર્જુન કૃષ્ણ આ કબૂતર અર્જુન કે હા પછી એ જ આ તો ચક્રો છે માયનું એમ શ્રદ્ધા થી જે આઠ થી જોયું તો પણ એવી શ્રદ્ધા ને એમ એથી વધારે સગાર યોગ સારો હતો ભયંકર ના હોય નાખાયો બેસ મને આવું થોડું દેખાય તમારી પાસે નીચે કશું હે છે નઈ કરવાની છે અવિનાશી આપડે એટલે આ રિલેટિવ વિનાશી છે અવિનાશી છે એ બે નો મેળ સીજ પડે તેના ગુણાકાર થી થાય બે રકમ કરવા ગુણાકાર નહીં થતો અને મનમાં ગુણાકાર કરી નાખીએ મના થાય તો આયુષ્ય વાળા જોડે સોબત કરીએ એટલે આપણે આયુષ્ય વાળા થવું પડે તેનો બટેક બટેક કલાસમાંથી ચાર પગવા પૂછડું લઈને હાથે ફજે રાખી દે માણસ માં ચાર પગડું સાથે થાય આ બધું કલ્પિત છે તે કલ્પિત અને એના ઉપર થી કલ્પના ઘોડા કરે ભારત ક્યારે આવે સસરો ક્યાં સુધી કલ્પિત તરીકે રેવાય કાયમ રહેતો છે સસરો મેં તો બહુ ડાયવર્ટ નહીં લીધું તો લાગે માં જાય તો ત્યાં જમાય થવું પડે મોસાડ માં જાય ત્યાં ભાણો થવું પડે દાસ્ત્રી જાય ત્યાં જમાઈ છે ત્યાં ભાણો ભાણો કર્યા કરે હું કઈ જતો મારો પજે તો કરો છો सत्संग चांगे कई चागन मैज नहीं उड़ा जो झगड़ो थो जमीन संबंधी दुश्मन है आ गायो भेसो भेसो कई सगाय અકલ થી કલ્પિત થી ગોઠવેલું આ બાજુ સસરા થાય લીસુ થાય છે आ <laughs> आ आ <laughs> <laughs> आ तो मोगा मैं अचिंत चिंता मणी देखे मैं बधुज આ સંસાર માં જ્યાં માલિક નથી કશું નથી ત્યાં પરોણો થઈને આવ્યા છે ને પાછા જતા રહેવાનું છે પરોણા તરી ગેસ છે મુખ્ય પ્રશ્ન હવે બહુ કે સંદાસ માં પણ તને આપીશ કે ગમે ત્યાં સુધી જઈશ ત્યાં સપ્લાય કરી બીજો પ્રશ્ન પાણી નો તે પણ તમે સપ્લાય થાય કિંમત છે કુદરત ના ગેસ છે જેવું છે પણ ગેસ થયા પછી ઓગણ તેસ થયા આપણે અને પછી તો આગળ એમને ત્યાં જેમ ચાલુ મને કડિયા લાવવા દેવો મમતા વાળા ના મમતા વાળા બધા જતા રહેવાના આમાં એક મિનિટ પણ બગાડશો નઈ હા પાંચ દસ વર્ષ પાંચ દસ વર્ષ જીવવાનો હો તો સમજા હા પાંદર હજાર આયુષ્ય ફરી આપવાનું હોય રેગન આપે ના આપતા રગર કા હા હાઈ કરે થોડા વખત મીટ પડે બગાડે નઈ આ વખત મમતા વાળો હોય તે રહે અને મમતા વગર નો જતો રહેવાનો બંને એક જ જાત માલ તો પછી મીઠ બગાડાય શું કરવા ચલાવે છે હા દુનિયા ની પ્રવૃત્તિ એ તો પ્રકૃતિ ચલાવે છે તમે ચલાતા નથી કે ભાઈ પ્રકૃતિ ભૂખ લગાવે છે પ્રકૃતિ ખાણું ખાય છે પ્રકૃતિ સંદા જાય છે તમે છે તે પ્રવૃત્તિ તમારી સમકીત ચલાવે અરે ચલાવે અને તમે આત્મા ભરો નિવૃત્તિ મારો શું કડી એમ જ ને ખાલી છોકરી જય દાદા ભગવાન ગોવિંદ ખરેખર ગોવિંદ બધા ગોવિંદ મને કહે છે એટલે હું બી કઉ છું હા તમે પણ ગોવિંદ કહો છો કે આ ગોવિંદ છે ગોવિંદ આ શરીર મારું મન મારું બુદ્ધિ મારું ચિત મારું અહંકાર બધું બોલે છે કોણ મારું મારું કે કોઈ વ્યક્તિ છે કોણ છે આપડે જાણવાનું છે બીજું કઈ જાણવા નથી બરોબર વાત સમજી ગયા એ તો ઓળખવા માટે આયા જ કે આ તો બીજું બધું ઓળખેલું જ છે પણ ખરું ઓળખવાનું આટલું છે સારી સમજે છે ઊભ્યો છે ઉભો છે એનું કોઈ સાયન્ટિફિક રીઝન હશે ને જેટલું ઇલેક્ટ્રિસિટી પૂરતું એ તો સોના માં ઇલેક્ટ્રિસિટી સોનું હોય છે ને તેમાં ઇલેક્ટ્રિસિટી હોય આ ડાયમંડ હોય ને તે કામ કરે છે આપડે બરફ હોય તે બરફ ના ઢગલો પડે ઠંડક લાગે છે માંસ મોટો કે બીયા મોટો આુલસી નું લાકડું એ થાય છે વસ્તુ જયારે ઇલેક્ટ્રિસિટી સારી હોય બી મેં ડાલા સુધી ક્યાં કરે જપને વાલા કપૂર મને એક કવિ બોલ્યો कभी दिट्ट, दिट्ट, तो ना करें। अपने ने नहीं तोड़े पान ज्यादा ठाडू डुबकी मारिया તિલક કરતા કરતા એવી કોઈ આવું કેતો હતો બ્રહ્મ જ્ઞાન તો બ્રહ્મ જ્ઞાન કરવાનું છે આપડે માથાપોડી કરવાની પછી એને કયું કે બ્રહ્મજ્ઞાન થયાની ખાતરી છું લલ્લું ભણવા કરતા હરી કે જો તું શિવ તો વસ્તુ ખરી કે તું શુદ્ધાર્થમાં છુ તો વસ્તુ ખરી જીવાત્મારી કરે કરતા પણ છૂટે તો કરતા મીટે છૂટે કર એ છે મહાભન નો મર્મ મેઘર એ જ કરતો હતો પણ તમારું પે લોકો બોલે એવી તમે શીખી યાદ હતું ભગવાન માં એટલે કૃષ્ણ ભગવાન મહત્વ i want to understand samahwa in praying to the god naraji ben kahe che <coughs> ke aaj laga mari bhakti hati mari bhakti je chalu hati koni a ben ni mina ni mina ben ni bhakti alaga ni ati te man je kalpana hoy te bhakti hati je man ma je ave teni bhakti hati not in cause a different god but etle aage bada je bada apne bhagvano apne bada devastan ma mukhe che ne શું કેવા માંગે છે એમ કેવા માગે છે કે આજ સુધી અમે તો એ નહી કરતી મહત્વ નહી ખબર એનું મહત્વ એને ખબર નહી હતી એટલે મેં નહીં કરેલું એટલે એને નહીં કરેલું મારે હવે જાણવું છે એનું બધું મહત્વ શું છે દાદા બાપો બચાવનાર નથી એ બધા ગયા ફોટા લઈને આયા કોણ બચાવવાનાવી કેવી રીતે પ્રાર્થના કરવાની એ આપડી શ્રદ્ધા બચાવે કોણ આપડી સત્તા બચાવે છે આ મને બચાવશે આ મને બચાવશે નહી બચાવી એમનો જ બચાવે નહિ નહિ દાદા ઘણી વખત એવું હોય ને કે સાંભળેલું હોય વાંચેલું હોય કે કૃષ્ણ ભગવાન છે કે नाँ। गणपति दादा अंबा तो प्रार्थना नहीं लागू पूरी करने लालच पूरी करताजी से हाल भक्ति करते मेरी हाल रहे छोगा छोगा बरबर लगे बौतिक सुख मैं बड़ा लाल पड़ा આ ભક્તિ જો છોડાય તો રમી રમવા જતો રહેશે હું એટલો ટાઈમ બરોબર છે હું કર્યા હતો દાદા નું કેવું છે જે બારી ગાય ને દાનું હવે એને શું કરવું એમ અરે મીના ને કઈ જ્યાં જે કઈ લેતા થાય તો ના થાય કઈ થાય તો એના તરફ ઘૂણા નહી રહી છે અમે તેડી જઈને ચારસો ચારસો માણસ ત્રણસો ત્રણસો માણસ મજિદ માં લઈ જય મશીદ માં ગયા છે બોર ના પીછા હળિયાદ માં સ્વામી ની પ્રાર્થના કરીએ તો તે શું અને તે શું કામ જો વ્યવહાર માં વાર કપા મા પડે હરેક કાર્ય કરવા પડે સંદાસ જવું પડે બધું કરવું પડે રિલેટી છે રિલેટી આપડે આમ કહેવાય શું થાય આપડે મન બગડે નહિ મન સારું રહે મારે તો બધે જ આપડે દેવ ના મંદિર માં જઈએ રામનાથ શિવનાથ મંદિર માં જઈએ તો કેવી રીતે દર્શન કરવું કેવી રીતે પ્રાર્થના કરવી શું કરવું શું બોલવું अत्य भक्तिपूर्वक व्यवस्था करू हमें मंदिर अमे जाइए કારણ કે હું ના જોઉં એટલે લોક શું કે દાદા એ જતા આપણે દાદા એ પ્રતિક તો થાય જ ને પ્રતિક્ષા થાય ને કે જો એ નથી સમજાતું કે સાકાર ભક્તિ આપડે કૃષ્ણ ના જઈએ આપડે શંકર ના મંદિર માં જઈએ અંબાજી ના મંદિર માં જઈએ પ્રાર્થના કરીએ કોમ્બિનેશન કેવી રીતે થાય દાદા થાય આપણે મંદિર માં જઈએ મંદિર માં જઈએ આપડે જે લીપીઓ ને સાકાર ભક્તિ આપડે જે મંદિર જઈએ અને મૂર્તિઓને साकार करें तो तो साकार आत्मा प्रगट थे आत्मा प्रगट थे भक्ति करें साकार भक्ति निराकार प्रकट थे आ मूर्ति भक्ति परोक्ष भक्ति पर आप दर्शन करे भक्ति नो मूर्ति गमे तो हो <coughs> तो आप दर्शन कर मूर्ति स्वीकार नहीं तो मूर्ति शू के કે તારી બનાવી હું બની તારી એક ફૂટી છે કે બેમ છે મૂર્તિ ના દર્શન કરો કૃષ્ણ ભગવાન હોય કે ગમે મારી ભાઈ એ તમારા માં અહીં આત્મા પહોંચાડી દે કે આ તમારી ભક્તિ આ હોય તમને ખબર નહીં અને ખબર નથી પોતાની અંદર ભગવાન બેઠા છે તે ખબર નથી અહી કરે છે એટલે પરોક્ષ ભક્તિ ભક્તિ કરતા આવડે તે પણ પ્રત્યક્ષ ભક્તિ ભક્તિ પરોક્ષ ભક્તિ તું જાણતો નથી ભક્તિ કરે બરોબર છે મંદિર માં જાય તો સાકાર ભક્તિ કેમ ખબર નથી જે મંદિર ની અંદર ભગવાન પ્રગટ થઈ ગયા હોય તે સાકાર ભગવાન નિરાકાર છે અરે આ સાકાર સાકાર નહિ એટલે લોકો મૂર્તિ હોય ને એ તો નિરાકાર પ્રાપ્ત થાય બનાવી હું બની તારી એક ફૂટી છે કે બે ખોટું કે મૂર્તિ ખોટું હોય છે મૂર્તિ ખોટું બોલે છે ખાલી પણ તે સ્વીકાર નઈ નઈ એમને જરૂર નહિ વિચારે એ તો કે શીખાય કોનો માલ કે ગો ટુ દેર ગોધેર રામ મોહન ભાઈ કરતા હોય રામ ભગવાન આત્માન પર જાય રામ મોહનભાઈ ભૌતિક સુખો અને પ્રત્યક્ષ ભક્તિ નું ફળ આ પ્રત્યક્ષ એટલે આ ફળ મોક્ષ અને સાકાર પ્રગટ થયા હોય તો બુદ્ધિ ના હોય તો બુદ્ધિ ના હોય પ્રગટ થયેલા કેવાય મારે પણ બુદ્ધિ બિલકુલ ખરાબ થઈ જાય કે મારો પ્રગટ થયા તારી વાત માનું કઈ ના પણ મૂર્તિ કેવું બની ઉઠી વિચારી સારી બનાવી હું બની તારી એક ફૂટી જાય આપડી શ્રદ્ધા એજ મૂર્તિ છે ભગવાન અને આપડે પેલા નમસ્કાર કૃષ્ણ ભગવાન પહોંચાડીએ છીએ આ મૂર્તિ નહીં પહોંચાડે મૂર્તિ નામથી જઈએ છીએ આપડે એટલે સંસારમાં ગુલાબે ઘણી ભક્તિઓ કરી હતી કેટલા ખોટા લાઈન કયા કર્યા ભળ્યું નઈ ખેતી ભળી નાનું પેલું આવું આવું લોકો પૂછતા હોય તો આપડે બોલીએ તારી બનાવી એક બેસે બેસીને પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા તાર પછી પૂછ્યા ઘણા પ્રતિષ્ઠા થાય તો પ્રતિષ્ઠા એટલે અમે ચેતન મૂકીએ દાદા ને પૂછો કે અમારે આ બધા બીજા ક્ષેત્ર છે ને તેનું બધા જાણવું છે ક્ષેત્ર ભગવંતો જે થઈ ગયા તેનું જાણવું છે શું છે એની બધી તીર્થંકર કેવી રીતે બને અને શું છે તેમની વાતો એમ એ પોતાના સુખ ને રડ્યા કરે એ કો થાય નહી લોકો ના દુખ ને સહન ના કરે તો ધીમે ધીમે તીર્થન કરતા હા